મનમાં યાદ રહ્યા કરે એટલું પણ યાદ રહે કરે પછી કોઈ જાત કામગીરી ના બતાવે તમે હોય ને એટલા અહંકાર થી પહોંચેલું એટલું કીડે પહોંચેલું એટલું સાયકોલોજીકલ ઇફેક્ટ છે એમ જયારે એડવાન્સ થતો ઇફેક્ટ વધતું છે વધે જાય સંપૂર્ણ ઇફેક્ટ થાય ત્યારે ફોન થઇ જાય સાયકલી કંઠીમઠી પૂજા કર્યા વગર કહે છે કંઠી વાળા ચેતી કરે ને આ સાંપ્રદાયિક મતવાળા કંઠી તમારે તો કંઠીમથી ના કરે સાંપ્રદાયિક નહી ને બધા ધર્મ એટલે લપતિ ના પડે એટલું જ ના પડવા ચડ્યા આવે છે भाई एक वेदी ए पोतपुता है, जये जये है पोत पोत आरती है पोतपुता है दादा भगवान सीधे कर बोलते बोलो લખવા રાખી ના પ્રગટન ઇન્ટરેસ્ટેડ હોય ને એ ઇન્ટરેસ્ટેડ ના હોય કરીએ કરીએ ના હોય એ તો છોકરા જોડતો જ નહીં નાખી દે ક્યારે નાખી ના પ્રગટ હોય પ્રગટ અને પ્યોરિટી હોય તો પેલા વાંચ્યું હતું એ અનુભવ આવ્યું કે અનંત કાળ નું યાચક પણ નિવૃત થયું પણ પ્રગટ થયું તને ભીખ કઈક આશા આશા એ ભીખસ કહેવાય જય શચિદાર આશા એ ભીખ શું કરે જીતેલા કેવાય સંસાર રહે છે ની ગાયો ક્યા છે એમ શું ગાય પછી માણસ છે ને હા નહી પણ એમને ભય નહીં દુઃખ નહીં બહુ ભય ખરો પણ દુઃખ નહીં બહુ ચિંતા નહીં ચિંતા નહીં જમી ગુ બધું હોય પણ રામસિંહ દાદા મધ એ બધું દેખાય હોય કલન થાય બધું દેખાય ને ને બધા પરિણામ આવરણ કે દેખાય બધું તમને સા દેખાય પણ આપણું જ્ઞાન વિજ્ઞાન એવું છે ગુજરાત એવું નથી નજર આપડે કીધું કે બધું દેખાય છે તો દૂર નું બે હજાર માઇલ નું દેખાય બે હજાર દૂર હોય કે દેખાય દેખાય પેલું દેખાય નું વાત આમ નું દેખાય ના દેખાય <laughs> <laughs> <laughs> <laughs> <laughs> આવશે તને ખબર પડશે આપડે અને તમને ગુસવા નહીં દેવું મારી પણ આયા તો મારી પણ આયા તો મારી ગુચાવ બધી કઈ નહીં હું કે લઈ ગયો થાક નો કચો નથી થાક થાકતો હા આરામ થાય તું તો હા એનું જ બંધ પાલા આવે ડિઝાઇન બીજી આવે ફૂટ શું આવે ચાતી નહીટતા એ તમાસુ કરૂટી ગયું એકલો એકલો મૂડીયો કોઈ ના મળે રસ્તો જ નતો એ એકલો જ પડી રહ્યો નાખું બાદ નાખું સુધી ગયેલું બધું એકલો ગયો એ આધારે હું પડી ગયો પડી ગયો જે આધારે ગયો એ આધારે ગયો સાયન્ટિફિક સંગમ તપાસ કર ના આવ્યું ચાર હજાર બેસી ગયો અમે તર્યું નથી સમજે બધ છે ભૂલ નીકળી ગયે ને ભૂલ ભાગી ગઈ ગયા ડાક્ટર કે થયારી કેમ દેશના લોકો હતા નહિ કઈ નહી પડ્યા એમને કઈ ખબર નથી કે આ માલિક છે એ તો આ તો પડ્યા છે એમના સ્વભાવ રૂપિયા સંજોગ બના પહાડી પુડી બોલી રૂ આ હા ચાલુ છે જગત તો વિચારે તો રાજી બધું જગત છે હું તો ચુબા નીકળું ચાલી નીકળો ને મને એટલું બધું સરસ લાગે સરસ લાગે નઈ કુદરત ભાઈ કુદરત કદર બી હોતી નથી આ તો પોતાનું મહી બગડ્યું એટલે બધું બધું બારે ઓગડવું દેખાય અરે બગીચો કડવો લાગે બગીચો કડવો લાગે દાદા તો જાય તો ચેન ના પડે જુની કરે દાર બંડા બેઠા કરી દેર ભજે બધો જાગ જજમેન્ટ આપે છે ને એટલે ઊંઘમાં જ આપે છે બધું જગત વ્યવહાર ઊંઘમાં આખો વ્યવહાર ઊંઘમાં પરિવાર તો બિલકુલ ઊંઘમાં તે પરિવાર વ્યવહાર તો બિલકુલ ઊંઘમાં અવેરનેસ તેથી કેર આપડે તો અર્ધજાગ્રત ઊંઘ ને જાગ્રત એટલે એલર્ટ પછી એવું બધું થયેલું આધ જાગ્રતે ના આમ થઈ ગયું આમ થઈ ગયું આમ થઈ ગયું કેવું સહસે ને પણ સસે આગળ વધુ વધતો હોય તો વધવાય ને કેવું ભાગ્ય હિન્દુસ્તાન લાખો ભાઈ બાપ એવો છે કે જે આગળ વધે અને વધવા દે શું કયું પાછળ સારા બઉ પાછળ પૈકી ઉકીરેલી આવે પણ જોડે જોડે રાખે છોકરાને જોડે અને એ છોકરો પાછળથી આગળ જોવા મળે તો લાપો મારે ના વધારે બાપુ કોઈ બાપુ છોકરા વધવા નઈ વધન આવતા બાપ ને બાપ કો કાયમ ને મારી જરૂર લાગે હા બસ પાછો તો મારી જોડે જોડે છોકરા આગળ આવવા દેવા કેટલા હું તો હું તો સીધા ઈચ્છા નો હતો ફસવી દો આગળ આવો તો મારી જો લડો મારી પાસે લઈ અને મારી હોમા થઈ ગયો આગળ આવતા આવું આ બધા નહીં આગળ નાખી પેલા એક કુચીર લેવા દે છે આજે એક કુચીર લેવા દે શું અને પેલો લાયક મગું શિષ્યા મનમાં લાયક દે તમને હા વિજ્ઞાન બઉ સારું છે વિજ્ઞાન સાહેબ કેવાય ખરું વિજ્ઞાન કોને કહેવાય શું ગુણાકાર આ વિજ્ઞાન ત્રિકાળી સત્ય નો આ વિનાશીક નું વિજ્ઞાન ખરું છે એ માં તો ત્રિકાવી સત્ય આ પ્રમાણે છે અને આત્મા તો ત્રિકાવી સત્ય અને આત્મા અંગેનું બધું જે વ્યાખ્યાન છે એ બધું ત્રિકાવી શક્ય આત્મભાગ્ય વ્યાખ્યાન ક્યાં પ્રકડે કહી દીધું ભડક્યું ત્યાદક્યું હવે સમજી શકશે હા કે એને વ્યવહારમાં જોવાનું મળે છે ને એટલે એને સમજણ પડી જાય સાયન્ડિસ નથી સમજ પડતી આપડા લોકો સમજ પડશે આપડે દાદા ટેપ રેકોર્ડ ની પેલી જયારે વાત કરી ત્યારે મને તરત જ આવ્યું કે એક કલાક સુધી હું જે બોલ્યા કરતો જ છે પ્રેપરેશન પેલા થી હા હું ઉપદેશ આપું છું બધું સાપાડ એવું હોય બધું થાપા દેવું હોય બસ રે છે ખુબ વિચારે કરીએ ને ટેપ રેખડ થયેલી તૈયાર થયેલી છે તે હા પૂર્વે પેહલા એનું જયારે વિચાર એડ છે ત્યારે બંધ થઈ ગઈ છે કોઈ વાતની નીચે દર્શા હોય પણ ટેપ ચાલુ હોય કારણ કે પરિણામ છે નિર્વિચાર દશા દે છે તે કોઝિડ છે પરિણામ પૂરો થાય ત્યાર પછી કોજિડ પરિણામ આવે જે છે એને જ્ઞાતા દ્રષ્ટા થઈએ છીએ તો પછી એ ઉદયકર માં કોઈ પણ પ્રકારનું ફળ આપ્યા સિવાય ચાલ્યા જાય છે એ હવે બરોબર બેસી ગયું એવું છે ને ઉદયકર ફળ તો આપે જ જી કડવા મીઠા પણ ધોનાર હોય તો એને કડવું ના લાગે મીઠું ના લાગે હા અને પોતે ચાકનાર હોય તો કડવું મીઠું લાગે હા ચાકનાર હોય તો કડવું મીઠું એટલે બધા એટલે જગત આખું ઉદય કર્મ આધીન છે એટલે નિર્દોષ જ છે પોતાની સત્તાથી નથી નિર્દય કરના અધીન છે પોતાની સત્તા કેવી પણ હોય શું કરું દાદા નું જ્ઞાન બધું હોય જ્ઞાની પણ હોય શું એટલે નિર્દોષ જ છે દાદા નું જ્ઞાન બધ્યું હોય તેની સત્તાથી કરે ખાવું કર્મી સત્તા નિર્દોષ છે આપડે વડવા કલર ઝઘડો બગડો ઉપરો જરૂર ક્યારે નહી દર્શન ચોખ્ખું થઈ ગયું ક્લિયર દર્શન થઈ ગયું કેવું દર્શન થાય કરે કરે દર્શન ક્લિયર કર્યું દર્શન દર્શન તે થી કર્યું અથડાયા જ કરતા હતા કામેટા અથડાય શાકભાજી અથડાયા કરે ભણતર ને શું કરે ટોમેટો કેવા થઈ રહ્યો છે શું કરું ટોમેટો છે બધા શું હું હતો હું હતો ને હું મારે ભાઈ ટોમેટો હતો આ ભાઈ પૂછે છે કે આ બધા માં ઓછા વસ્તી કેમ હોય છે આ ભાઈ કે છે કેમ હોય છે આત્માનો પ્રકાશ આવે એટલે બુદ્ધિ અહંકાર ના જૈવ અંકાર એવી બુદ્ધિ અહંકાર ઓછા હોય એ પ્રમાણે બુદ્ધિ ઓછી વધતી હોય ગોળો અહંકાર હોય બુદ્ધિ ગાળી હોય ડાળો અહંકાર હોય બુદ્ધિ ડાય હોય જેવો અહંકાર કર્યો એ બુ નિર્દય અહંકાર હોય તો બુદ્ધિ નિર્દય હોય દયાળુ અહંકાર હોય તો દયાળી આ પ્રકાશ છે પણ હા અહંકાર છે એવા ગુણવાનો પ્રકાશકાર એના થ્રુ આવ તમાડિયમ રાખવું છે કેટલા વખત નથી રાખવું વાત કચી છે હા તો મ હંસ ની સભા કેવાય કેમ હં કોક જગ્યા કોઈક વખતે એવું કઈ કેવાય નહી પણ એ બધા સભામાં બેસતા સમજે છે કે આપડે આજ છીએ કારણ કે અવાજ બધા એવા આવે ને મીટિંગ અવાજ એવા આવે ને કાવ કાવ કરી પડે ને આપડી પાર્લામેન્ટમાં કાવ કાવ કરે છે સાંભળવા માંગે છોકરા હારા હોય તમારે ઉકેલ બાર નહી કાઢવા કેટલા હોય તો મૂર્તિ હોય બારે અધિકાર પણ અમુક હથ સુધી એટલી આગળ જાય કે ગુનેગાર થયો હિન્દુસ્તાન લોકોને આવડે આવું ખોરી કાઢતો આક્ષેપો કરવાનો અધિકાર બધી રીતના ડેમોક્રેટી આ ના કહેવાય ડેમોક્રેસી બિલકુલ અમુક હજી ની હોય આગળ માં ત્યાં ત્રણ મહિના ની બેન્ચ આપી દે જી ડેમોક્રેટિક સમજદાર ને હા ડેમોક્રેટિક્રેટિક લવું જળ પોચો પાર્લામાં લઉડ પહોંચ્યો નથી રહ્યો મોકો થાય એકદાર સુધર છે બધું ના ચાલે ચાલતું છે ઘણા સારા માણસ હિન્દુસ્તાનમાં એટલા બધા સારા માણસ અમને પાસે પૈસા હોય નહીં પબ્લિક એ ડિબેટ તૈયાર નથી જેની કિર્તિબરી એમને મોકલવાના ભાઈ આ લોકો ની કિર્તિ બોવ ફેલી હોય છે અને સાધા માણસો પડે નઈ આ બધા ત્રીસો બે માં જ્યાં સુધી જાય છે લોકો એ લોકો હવે અંદર નું સુખ ફરે છે દાદા લોકો પણ હવે આંખ નો જયું તો આખું ચાર કલાક છે ને કે આપનું નામ ગોવિંદજી ગોવિંદજી નામ તમારું છે માટે તમે નામ ના માલિક છો નામ ઓળખવા માટે નું સાધન આપેલું છે આ બોડી નું ગોવિંદજી નામથી આ કેસ ઓળખાય ગોવિંદજી છે ઓળખાય પણ તમે ગોવિંદજી નથી તમારું નામ ઓળખવાનું સાધન છે આ વ્યવહાર માં ખરેખર વ્યવહાર માં તમે ગોળથી ખરેખર વ્યવહાર માં છો પણ ખરી રીતે ખરી રીતે તમે કોણ છો એ જાણવાની મુખ્ય જરૂર છે બીજું કોઈ જ્ઞાન જાણવાની જરૂર નથી આ દુનિયા માં કોઈ પણ જ્ઞાન જાણવાનું હોય તો જે પોતાનું સ્વરૂપ હોઈ ગયું છે પોતાનું સ્વરૂપ હોય ગયું છે સ્વરૂપ જ જાણવાની જરૂર અને અનંત માટે જ ભટકે છે એ પોતાનું સ્વરૂપ જાણવા માટે પરમાનંદ નો સુખ છે પેલો અવલંબન આલંબન વાળો સુખ છે પેલો નિરાલમ સુખ છે એનો કેર બહુ ને એટલે હું કોણ છું ગોવિંદજી છું એ તો વ્યવહાર થી વ્યવહાર ને જાણવા માટે લોકો જાણે કેન્ડ માય માય ગોઝમ જે બોલે છે તમે કહોજમ કોણ હું હું નહિ મારો અભાન પણ છે એ સભા પણ ઉત્પન્ન થાય એટલું જ જાણવા જરૂર એ જાણી બધા જ્ઞાન બધા સા નિવે ગયો બીજું જાણવા જેવું આ છે જ નથી આ જાણી ને સંસાર માં રહો અને નિર્દેશ સરસ રીતે રહો બોલ ને રસ સુરસ મારું કેવું એ હું કે સરીદ રહું છું એ રીતે અને બધાને કેવું કે આ રીતે રહો થાય ચિંતા થાય ઉપાધિ થાય બારે બાર જવાબદારી તમે કઈ ઉપાધિ થાય ચિંતા થાય બધું કઈ પણ થાય છે અને ગોવિંદજી એટલે દેહાદ્યાસ કહેવાય કેટલું જ આવે એટલે કોઈ નવ અનુભવ હોય સર એ હિસાબ ને આ હોય કે થાય થાય આપ પરમાન્ટ નહીમ્પરી એડેસમેન્ટ ઓલ ધીરે એસેસમેન્ટ એન્ડ યુ આર પરમાનેન્ટ જાણવા જેવું એટલું જ્ઞાન છે બીજું બધું તો આ સંસ્કાર કરાવવાનું જ્ઞાન છે બુદ્ધિ કાર્ય અને આ બુદ્ધિ કાર્ય વસ્તુ નથી આ બુદ્ધિ એટલે અનુકૂળતા હોય તો આપણે મુંબઈ અમે આવીએ ના થાય બેંગલ વિકલ્પ થાય ને આગળ સંસ્કાર થાય જીવન માં અને સંસારમાં કઈ પૂજ્ય લાયા ના પૂર્વ પૂરતું હોય તો કઈ તમને ઠીક લાગે તો એ તો અમે કહીએ તમને આ તો પૂરવાનું લઈ ને આવ્યા છે ને એ તમે ભોગ બોલ છો અત્યારે હોય આજે રામકૃષ્ણ એમનું જીવન સાદું છે એમનું જીવન બહુ આદર સાદું ક્યારે ક્યાંય સાંભળવા ન જાય સાંભળવા ના જાય પોતે ક્યાંય પ્રવચન કે એવું કશું સાંભળવા જાય નથી પરંતુ પોતે વાંચન માંથી मर्जियात भाग जुदो थे ये समझदारी जरूर है क्या भाग मरजियात है फर्जियात हूँ आया फरजिया आपे भेगा बरजियात ફરજીયાતું ફરિયાત માનવાનું નહીં મુશ્કેલી બી થશે ગૂતવાળું પોતે ફરજિયાત જાણવાનું જ છે પછી માનવાનું નહીં માનવાથી ગૂતવાળું પોતે સારી વાત છે એનો એક જ રસ્તો અને એના માટે એક જ વસ્તુ કે સારું માનસન અને સંત સમાગમ એનાથી ફરજિયાત તો હશે ફરજન લગાવું તો હશે બહુ થઈ એને નથી અને સંત કે સમાગમ રાખવું વડોદરા સાંજે નાગરવાડા પટેલવાડી આ બધું વિકલ્પ જેવું ચાલ બસ શાંતિ જાય જો તંતે ચડ્યા હોય તો બહુ નીકળતા હોય વાત યાદ એટલે એને કાગડા ની સભા કેમહિ સભા નાખે પરમહિ સેવા માં કગડા ના હોય વાત ઉપર યાદ ના હોય એમ પરમહિસી સેવા <गली> मीटिंग ત્યારે આવો અનુભવ થયેલો કે કોઈ સાબરા માટે તૈયાર નતું બધા સંભળાવા માટે એ રીતનું લઈએ કોણ છૂટી જાય કાકડાની સલાહકાર અનુભવી આ શાસ્ત્રે કાળો સાતા પુરુષો સેવા અનુભવ એ હતા કે આ લોકો કાવ કઉા દેવ લોકો કાગડા ની સગા કેટલાક લોકો બઉ ખાવે પછી બાર નીકળ્યું હોસ્ટેલો બધા પછી ખા કેલો હોય ધર્મ તત્વ સહિત નો હોવો જોઈએ તત્વ રહીત થઈ ગયું છે ધર્મ રીતે સ્વાગતથી આવતું તત્વ સહિત ધર્મ હોવો જોઈએ કેવો ધર્મ ચાલ્યા કરે મીઠાશું કરી તત્વ રહ્યું તત્વજ્ઞાની નું કામ કે તત્વજ્ઞાની હોય અને આ તત્વજ્ઞાનીઓ છે તત્વજ્ઞાની લોકો છે સંયમ નથી સંયમ કોણ સંયમ હોય ઇન્દ્રિયો નો સંયમ કહેવાય લોકો ઇન્દ્રિયો નો સં ત્યાગ ભગવાને કર્યો છે જો સંયમ તો ક્રોધ માનવાયા લોક નો સંયમ એને સંયમ કહ્યું છે એ નથી વિષયો ગુનેગાર નથી ભક્ત ગુનેગાર શોધ માર્ગ માં જગત ની અધિક્રમ ક્રિયા છે જગત ની હતી અને ત્યાં નથી ત્યાં કોઈ જાત ધર્મ નથી શું કયું આપડે કઈકાલ આડુ આવડું બોલતી બોલી જાય અને જો બાપજી ચીડાય તો આનું કઈ પછી પૂરી જવું આડું આડું બોલી ગયું જાય ને પછી મારી પાસે કોઈ બોલી ગયો કે એનો ગુનો છે મારો ગુનો એ ધર્મ ના ઉદ્દેશ આપનારા ને ખબર નથી કે અમે ધર્મ છીએ એ જાણ છો આ આવું જ હોય ધર્મ આવો છે એ જાણતા નથી જાણીને એવું નથી કરતા અચાન પડ્યું એ કરે એટ ડિગમોટ થયેલા છે દિગમોળ ગમે આવી ગમે તે દિશામાં જાય તો દિગમોળ હંમેશા ભૂલો પડેલો કે હજી પડેલો ગમે તે દિશામાં જાય તો સીધી ડિરેકશનમાં મૂકીએ તો દીગમોટ આપડો ફરી જાય લોકો ચિંતા ના હોય પણ માર્ગ જ નથી મળતો ચિંતા ચિંતા ઘરનું ઘરના લુગણા ઘરનું ઘર ચિંતા બાકી દે માર્કેટ માંથી માર્કેટમાં ચિંતા રાખી ઉપાધિ ઉપાધિ ઉપાધિલોવાળું વાક્ય કહી દીધું કે વિષયો વિષયો છે તો એ વિષયો ગુનેગાર કર્યા નથી ગુનેગાર ક્રોધમાં ગુમા કરનાર એ ના હોય કહે નહી ક્રોધ માર મારી ગયો ક્રોધ માર માર્યા લોક ને એના બીજા શબ્દો માં કહીએ મારું બે માં આવી જાય ત્યારે હું મારું ગયું એટલે બધું મારું એટલે હું પછી શું આવે મા શબ્દ બન્યા બે વર્ષથી આ મારું ગયું એટલે બધું જ ગયું છોકરા છે પાંચ છોકરા ઘર બંધે અને પાંચ છોકરા ઘર બધે છે પણ હજુ બકાન નો લેવા નથી એની ચિંતા ના બધા પેદો ધોર આ કઈ ઉદા પેદર ધરો છે બધા પેદર દેવ કઈ ખાડવું બધા બડોદા આવ્યા એટલે આપડે પૂછો ચંદ્રભાઈ તમે ક્યાં જાવ છો તું બોલતા ઉગતા પેપર વાંચતો અત્યારે શું ગામ કરો છો એ મને કહો ના હું વળી દઉં છું પણ એમ અરે પેપર વાંચો છો હું છો આરામ કરો છો અત્યારે તું શું કરું છે કે વડું આવતા હું ખા કરતા જાય ત્યાર પછી મને ક્યાંક ના કરું હું વર્ગ હું કઉ આટ જો